ए, आवो, आवो। मारा नाना मोटा आओ वार्ता के नारो। अरे वहा भाई आज तो वडोदराठा पंक्ति बन वर्ता सानरा गाल तो केवा सरस मजाना है गुलाबी गुलाबी આવો આવો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને પ્રભુલાલ દોશીની ની વાર્તા કહેવાનું છું ઓ ભાઈ મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે બિલાડીની ડોકે ઘંટડી બાંધી એક વખત એક ગામની ભાગોળ આજુબાજુના ઉંદરોની સભા મળી આ સભામાં ઉંદરોએ બિલાડીના ત્રાસની ચર્ચા કરી બિલાડી છાની માની આવીને ઉંદરોને મારી જાય છે તેનો ઉપાય વિચારવા એક ઉંદરે દરખાસ્ત કર્યો કે આવું તો કેવું ચાલે બિલાડી આપણને મારી જાય તે ઘૂસપુસ ઘૂસપુસ ચૂંચું ચૂંચું ઘૂસપુસ ઘૂસપુસ ચૂંચું ચૂંચું ચાલું તેના આવવાની ખબર અગાઉથી પડી જશે પણ ઘંટડી ક્યાં છે એક જુવાન ઉંદર ચંબુક બોલી ઉઠો ઘંટડી ક્યાં છે ચંકુ ઉંદરડી દોડી થોડો ગણગણાટ થયો વળી પાછા બધા ઉંદર તો મૂંગા મૌન થઈ ગયા કોઈ ઘંટડી બાંધવા જવા તૈયાર થયું ન છેવટે પેલો ઘરડો અનકુ ઉંદર બોલો એમાં પૂજારી દવા નાખી દીધી છે એટલે દૂધ પીતા તે બે થઈ જશે પછી ઘંટડી બાંધી દેવાની છે તો તો હું ઘંટડી બાંધી આવીશ ચંબુક ઉંદરે કહ્યું સાંજે મંદિરના પૂજારીના ઘરમાં દૂધ પીતા પીતા બિલાડી બિલાડીની ડોકે તેને ઘંટડી બાંધી બિલાડી જાગી નો અનુભવ તો તે ઉંદરોના મુકામ તરફ ભાગ્યો દોટમ દોટ ત્યાં જઈને બિલાડીની ડોકે ઘંટડી બાંધી દીધા ઉંદરે બૂમ પાડી સૌ સાવધાન બિલાડી આવે છે બિલાડી તો નજીક આવી નહી પરંતુ ઘંટડીના રણકાર સાથે રામ રામ રામ એવો અવાજ આવવા લાગ ચાલી એટલે એક પછી એક ઉંદરો કુતુહલ થી જોવા ઘરમાંથી પોતાના દર બહાર નીકળીને આજુબાજુ ઉભા રહી ગયા બિલાડી ડોક ધૂણાવી ઘંટડી વગાડી રામ રામ બોલતી હતી રામ રામ ડોક ધૂણાવીને ઘંટડી વગાડીને તો રામ રામ બોલે રામ ધૂન પૂરી થઈ એટલે આંખો ખોલી ને બિલાડી બોલી ઉંદર ભાઈઓ જેને પણ મારી જાણ બહાર મારી ડોકે ઘંટડી બાંધી છે તેનો ઉપકાર હું ભૂલીશ નહીં કારણ કે આ ઘંટડીના પ્રતાપે મને રામનું નામ લેવાનો લ્હાવો મળ્યો છે હો हम तो हूँ रोज मंदिर गई सकी आ दर मिला तो सुधरी गई बिलाड़ीए कोई पकड़वा प्रयास करो नहीं छेले बाकी रहे बिलाड़ीए कहु उंदर भैया આ ઘંટડીની દોરી જરા ઢીલી થઈ ગઈ છે તેને મજબૂત બાંધી દે ને પાસે આવ્યો અને ઘંટડી વગાડી ઘંટડીના અવાજ સાથે રામ રામ એમ રામ અવાજ ઉંદરે છેલ્લી વખત સાંભળી લીધો સાવ છેલ્લી વખતો બિલાડી તમને આ વાર્તા આવતીકાલે હું તમને બીજી વાર્તા કહી શું ભાઈ આવજો સપનામાં બિલાડી આવશે આપણે બધા રમાડશું આવજો